ના બીજું એ સમજી જાય નારાયણ હરે કે નાય હરે નારાયણ કેશું આપણે બોલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરેણ હરે હરે તું બધા દક્ષિણા વિંદે વિરાજમાન હતા અને માથે ધોળો ધોળી પાક બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાંદરે ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા ભાગમાં બિરાજમાન હતા मुनि प्रत्ये प्रश्न पूछो जेजन संसार ने सजी દેશ એટલે કેમ કરવું ને કેમ નહી એ અને ઓલા તો તત્વ ની વાત હતી તત્વે કંસાર એમ એની વાત બોલો रही विचार भक्त है भगवान, भगवान निश्चय दृढ़ जगत मैं भगवान વૈરાંગ સાધારણ છે બીજો આજ્ઞા કરી ને જોડાયો છે અને તમારે ત્યાગી ભક્ત કીધો નિશ્ચિત બે ને સમાન છે વાસ્તવ છે અને જે ભ્રસ્ત ભક્ત ત્યાગી ભક્ત છે એ પણ ટાળવા પ્રયત્ન કરે છે ત્યાગી વખતે મુંજાઈમ શ્રેષ્ઠ છે પ્રસન્નતા તો કેમ ના આવે કે બી ઉદાસ થાય ને વ્યાગ થાય યાની કાચી બુદ્ધિ હોય અને ખાવા ખરીબે મળે તો વાસના ઉડી પાટી થાય અટા ઘણું સુખ આવે અટા દુખ આવે તો પણ વાસના એ જામી અને સંસારમાંથી સંસાર પર મન એનો આકર્ષણ નું ઓળતો એટલે તડને કઈ ફરમાડી હોય અને એની બેડ ઈકડે મુંજાને ઓળવાતો આપણને કેટલું લાગવું પડે બધું બધું આપણે એ બાબત નું આ વચન આવર્ત ને એટલા ગ્રસ્ત જાણે બોલે આપણી વાત આવે પણ બે પ્રકાર ભક્ત આમાં શું થાય છે પેલા વેલા આવે પણ બૌ અનુસંધાન નથી હાલો સાદું થાય કર મોક્ષ થઈ જાય આ બીજા ખાટ મંદો વાંધો નઈ પછી આ માર્ગ નો યાદ આવે કે હું શું કામ અહીંયા આવ્યો છું આખા પાછો કામવા જાય મજૂરી કરે નોકરી કરે જે કરતો હોય પણ એને અનુસંધાન છે કામી ને કેમ જાય આ વિચાર કરવો જગત ને જેને કંઠી બાંધી નથી જગત ના જીવો ભગવાન નથી નુકસાની માંથી જેમ આગ્રસ્ત ને એમ સંતો ને છે દર શા માટે છોડ્યું શા માટે ક્યારે ભૂલાય ને પળે પળે ને. શું ભૂલાઈ જાય આવડો આ ક્યાંક અમદાવાદ કે મુંબઈ કામવા ગયો ગામડા નો માણસ એવડો ભૂલી જતો હશે કામવા આવ્યો છે અને આપડે વિચાર કરો મારે તો ઈ તમને બધા પૈસા ભેગા કરવા ભગવાન કરો ભૂલાઈ જાય છે યાદ માંજુરો ના જેટલી બુદ્ધિ નથી રેતી જો અહી મજૂર તરીકે કામ માં જાય અમદાવાદ મિલ મજૂર બને હીરા જાય બંને ત્યાં જાય પણ ત્યાં ગયા પછી પાંચ પૈસા મળ્યા એટલે ઘડીક થાય ઉતરી જાય ઈવડો પછી જેનું તેનું જેમ તેમ દેખવા માંડે છે દેખે એટલે બીજા અભાવ આવે અને પોતાનો માર્ગ ચુકાઈ જાય ભાઈ જે જે આવડા કામવા જાય છે મજૂરી તરીકે ચડ્યા એટલે કઈ ન આવ્યો આપણે કોઈ ગમે એ કરે તો એની હામું ન જોવાય જો એની હમું જોવું એટલે તમારું ગીવ હે તમારું ગીવ કોઈ જોયું નથી આવે નરસિંહ મહેતા એ કોઈ ને જોયું નથી નાગરી ના જ તો બુ હતી આમાં જે માર્ગ સંભાળી રાખશે એ ભગવાન મેળવશે આનું આવું ઓમ કરે છે ને ઓલો આમ કરે છે ને ઓલો આવો છે ને એ મંજો જોવા એટલે એ ફેંકાય ગયો એ ફેંકાય ગયો જોવું દેખાણ દેખાય એને ખાધું તું હું કામ એનું મનન કરે જો એવું યાદ રહી ને બરાબર આ બધા જોવા ન્યા સાધવું જોઈએ પૂછો છો કોઈ નઈ એટલે ત્યાગી થવા ને બેમાં જો શ્રેષ્ઠ છે પ્રશ્ન જેવો છે આને આવ્યા પછી જે મહિમા ઓછો થઈ જાય છે એ લગભગ બીજા તરફ જતો હોય એટલે મહિમા ઓછો થઈ જાય જગત માં તો બધા ઘેરે જાઓ બીજી ગલીએ નો ચડી જાય એટલા પૂરતું બરાબર જોયા કરો ને એના સંભાળ્યા કરો તો તમારો પાર ક્યાં આવે અનાદિકાળથી આવું પ્રહલાદજી કોઈ ને હમ જોયું ધ્રુવજી એ જોયું નથી એમ જે અહીંયા જોવા શીખે કોક ના સામો એટલે એ તો મોહ મહારાજ આ વચના બોલે ભાઈ હા બન્નું ભાઈ અહિયાં આવી ને બેસે તમે કોક વાદ લ્યો તો બેહો બે હવે વાદ લ્યો તો ગયું બધું ભગવાન મુક્ત સ્વામી બોલ્યા છે ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે ત્યારે સીધી મહારાજ બોલ્યા છે બોલ્યો મુંજાઈ પોતાની મેળે ભ્યક્તિ ને નિષ્ફળ છે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગ્રહ આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે કેવી રીતે ન્યૂન છે હજી ખબર નથી હું પૂછું નહિ ત્યાં લગી નહીં બોલો શું ગયો અક્ષર સામે નો હંમેશા વાંચી થઈ ને એક આ રીતે નીકળા કર્યો આજ્ઞા આજ્ઞા કરી કઈ આજ્ઞા કરી મારા પાકું થવાનું જોઈએ મેં જાણ્યું કે આમ જ બોલ છે અને એમ જ બોલે આ બધા વેદ માં છે કે જેને કેટલા સમાજ આપેલો છે ઘર મારી વસ્તુ આજ્ઞા એ કરી ને ઘર માં રહ્યો છે એટલા શબ્દ નો અર્થ શું હું પૂછું છું આટલો હવે નહીં બોલે બોલશું તો આપડા બધા શ્રમ માં છે કે એ આજ્ઞા એ કરી દીધા છે ને કોને ભાઈ આજ્ઞા એ કહ્યું તમે પણ ત્યાર હોય પરંપરા પરંપરામાં એ બરાબર પણ આજ્ઞા સારું સારું ઈચ્છા હોય બરાબર છે પણ તમને જ્ઞાન હતું મારે મંદ વૈરાગ એટલે પરનું છું આ બધું વિમા નું આપણે નથી કરી સૃષ્ટિ માં જન્મેલો માણસ એ સૃષ્ટિ માં જોડાય સૃષ્ટિ માં જન્મેલો માણસ અથવા પશુ કોઈ પણ એ સૃષ્ટિ જવાનો ધર્મ છે એમાંથી પાછો જે વળે છે એ ગુરુ ના ઉપદેશ બીજે જોડાય નહી એમાંથી પાછું વળવું ને એ ગુરુ પાછા વળે છે એનો ઉપદેશ એવો આપે ને કે આમાં દુઃખ બહુ છે આ છે લગચો રાખી છે ગર્ભવાત છે કઈક તો એમાં નથી જવું એટલે એમ પાછો વળે તો જીવની સૃષ્ટિ ચાલી ને ક્યાંથી હમજનો થયો ત્યાંથી આરંભી ને એની આંખ એના હૃદય સ્ત્રી પડી જ છે ફક્ત મળી કે ન મળે એ પછી ની વાત મેળવવા માટે પછી ફાંફા મારે એટલું પણ કોઈ એવો ન હોય કે જેના હૃદય માં સ્ત્રી ન હોય સમજણ પછી પડી છે એને મોઢું થાય એ દુઃખ થાય જેટલું વહેલું મળે એટલું રાજી એ પ્રવાહ છે એમાં જોડે અને એમાંથી પાછું વળવું છે એમાંથી પાછું વયો પાછો તો વયો પણ હું ભલ્યો અછું નથી ભલ્યો એ અનુસંધાન રહેતું નથી પછી તો આ સગવડ મળી ગઈ ખાવાનું મળી ગયું મજાનું મળી ગયોગ્ય થી બેઠા એ બધું બહુ છે બહુ એનું નિવેદન ન કરાય આ એકબીજા નું એકબીજા અવગુણ લેતા શીખેજો વિવેદન કરીએ તો ત્યારે એની દ્રષ્ટિ ક્યાં કોકની કેળવવી આપડે હો મારી પાસે રાગ દ વાંચે હોય એ બોલે દ્રષ્ટિ હોય એને ઠીક પડે જવાબ દઈએ આપડે રોકીએ આ તો પોતાના રિયા એટલે આપડો ભાવ ના આવે નહી મારો ભાવ લીધો પૂછું આગળ બાજુ સાધુ આવે ને વાંચતો હોય નો પૂછુ અને જે આ સૃષ્ટિ ચાલી ત્યારે ઈશ્વરે જે નક્કી કરી રહ્યા છે એમાં જોડાયેલા આગિના આગિનાથી પાછું ફરવું છે જયારે આજ્ઞાથી પાછો ભર્યો એમાં પાછો મજબૂત રે તો કાઢે આમ છે આપડે જો ભગવાન પાસે જવું હશે તો પાછું તો વળવું પડશે પણ પાછું આજ કોણ વળે કોખાયું જ ગયું પૈસા વાપરે મોટી સેવા પૈસા તો હાલે પણ ગરીબ મૂકી દે એ ક્યાંથી બોસાય એને કરીને એ બંધાયેલો અને આવડો છો ઘણા બસ બેઠા છે છોકરા ગમે છે બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહી પછી મુક્ત સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉતર કરો પછી સિજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય તેને સારી પ્રત્યે ખાવા મળે અને જો કાકીમતી વાળો હોય તો અથવા તાગી ભક્ત કરતા તો ઘણો સારો તમારો ક્લાસ કાઢીને જો બોલો જયારે દુખ પડે અથવા ટેન્શન આવો હોય ત્યારે શ્રેષ્ઠ એવા કેટલા થ સુખ આવે તો ભગવાન સાંભળે દુઃખ આવે તો ભગવાન સાંભળે શ્રેષ્ઠી ના નિયમ ઈ આજ ના છે શ્રેષ્ઠી ના જે નિયમો છે ને એ નિયમો અબાધિત કોઈ એને પોતાની મેળે ટી ના નિયમ ને આધીન જ થઈ જાય વીસ વર્ષે થાય જોડાવું પડે એની મેળો જ આધીન થઈ જાય છે કેમ જે ગ્રસ્ત ભક્તો દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે તે રાત્રિ છે અરે અમારી આગળ આવીને વાત હું કરે મારા ભગવાન ને બઉ આમ છે આમ છે અમે આયા તો કરીએ પણ મારા જેવું હમજ કા એમાં ખુદી ગયો બધા કરી ભગવાન તમને અનુકૂળતા કેટલી મૂકેજ બધું લે ભજન કર એમ કહીએ તો સારું લાગે કે નવા લાગે બીજે આવે આ બધા હોય ને કઈ હવે આ એવો ભગત હોય આવી કરો તો જ હરખું હાલે છે મકોડો આતો હોય એને અડો એટલે પાછો જ વળે એ રીતે સીધો જાતો હોય ત્યાં નવો જાય જીવને રોકો જ્યાં જાતો હોય ત્યાં જાય પાછો વળે આ જીવ ના સ્વભાવે બધા મકોડા જેવા છે જેમ જેમ મરડે તેમ તેમ રાજી થાય રાજી થાય સાંભળો છો સહન કરો છો એટલે કઉ છુ સાંભળે ને કોણ કઈ ખપ છે ખપ એની જ વાત એ માર્ગ મહિયો એનો મહિમા જોઈએ આવું મળે કે નઈ દે કામ વિના દે હાજે દુખ નહિ એ મકાન માં છુ ને હું ત્યાં ટાપ પડે હવે આટલું સુખ આપ્યા પછી ભગવાન નો હમરે સંસાર માંથી ઉદાસ રહે માટે ત્યાગી તો તે ખરો સંસાર માંથી ઉદાસ રહે ખરું ને સંસાર શબ્દ જ અર્થ ખબર એ ન હોય ભૂલી જવું જોઈએ ભૂલી જતા હશે એમ ને હશે કોઈ ભૂલી જવું જોઈએ પ્રયત્ન જઈએવાનો ભૂલવાનો કેમ પ્રયત્ન થાય બોલો પ્રયત્ન ક્યારે કર્યો કેવાય નથી વિચાર કર્યો નથી વિચાર અક્ષર સામે ભૂલાય ક્યારે આત્મા સામે દ્રષ્ટિ કરે તો લખ્યું છે કોઈક ને બધાને કોઈક ને બધા હોય જ નહીં પણ ભૂલાતું ન હોય તો આ લખે નઈ રીતે ભૂલું નગરી ચણે બીજે તો નહી પણ કાંગડા ને એમાં દ્રષ્ટિ ગઈ તો એક ઇંચ લઈ ગયો ને તો કામ થઈ જાય કાંગડો જા ને એવો આમ સમાધિ માં જાય ભગતા હું એટલો બધો પરસેવો થઈ ગયો પણ શું પેલા હું લોકો સમાધિ થાય છે આ દેખાય છે થઈ જાય ન થાય એવું નથી બધું થઈ ગયું બે થાય કઈ એનો વકીલ લાગે એ મારા સાધુરામ ભૂલાઈ ગયું છે જે સંસાર મૂકો ને પાછી સંસાર ની વાસના રહેજ નહી વાસના વાળા કરી શ્રેષ્ઠ છે ધર્મ તો બઉ આકરા છે ઘરમાં જ રહેવું છે માન બાબેન દીકરી દેખાય છે એની અરે વ્યવહાર લેવા અને જરાય ભાવ બદલવા દેવો નથી ભાવ થાય ભાવ બદલ પૈસા છે મિલકતો આ વસ્તુ મારું છે તારું છે પણ એ ભૂલી જવાયું છે બરાબર મિલકત કઈ દુકાને પાછા ભરો અને જોખમ હોય છોકરો ઊંચી દ્રષ્ટિ નો આવે ત્યાં સુધી એના માર્ગ માં એને વિઘ્ન છે વિઘ્ન છે ધર્મ તો ઘણા કઠન છે પરમ ચિંતા મળી અને કલ્પ વૃક્ષ મળ્યો છે એ તો સર્વે સ્વપ્ન તો લે છે અને સાચો લાભ સંતનો સમાગમ મળ્યો છે અને ભગવાનના ભક્ત નો સમાગમ મળવો ઘણો દુર્લભ છે એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામી ના કીર્તન આપણે તે કીર્તન સાંભળીએ કેવો એની તો વાત જ ન કરીએ કોણ સાયના માં જે કયા સેવા હું કરતા હશે ને એ રહી કે આપડે સાધુ ની સેવા બહુ કરીએ પણ ક્યાં સાધુ નહીં કરે એ કોને પ્રશ્ન કોણ કરે મને મે